પરિચય રાખવો પડે આની જગ્યા અમે દાદા કોઈ જગ્યા નથી એક સમજી પુસ્તક માત્ર શાંતિ રહેશે લોકો ની વાણી છે ને કરતા આત્મા પ્રાપ્ત કરવાનું ખરું સાધન આ સૌ કારણ રિલેટિવ કેવું રિલેટિવ નથી અનુભવ જ્ઞાન થી નિવેડો શાસ્ત્ર થી નિવેડો નથી ના આવે એટલે એમને કૃપાલ દેવ લેખલેખે જ એ કર્યું છે મારા ઉપર એમની બહુ કૃપા હતી અને છે એવું બન્યું કે હું ત્યાં પડ્યા એટલે બીમાર પડ્યા ત્યાંથી પછી રાજકોટ લઈ ગયા રાજકોટ કે સારા ડાક્ટર પાસે લઈ જાઉં મુંબઈ આ મારું કામ નથી આઈ લાવ્યા પછી આ ભાતિયા હોસ્પિટલ માં એમને ફર્સ્ટ ક્લાસમાં રાખીને ઓપરેશન કરાવ્યું કેન્સર ની ત્રણ નીકળ્યું એ વખતે માંગી માંથી કલકત્તા ગયા અહિયાં મારે તેડ હતો ત્યાં રહ્યો હતો એમની પાસે ત્યાં એમની પાસે પોણા બે મહિના રહ્યો અને પછી આ બધું વ્યવહારિક પાછું હોય ને કામકાજ એટલે આવ્યો પછી મને પાછુ કીધું તું કે તમે આવજો દિવાળી પછી ખરું છે પૂનૈ બધી ગયું હોય ને તમે કોકડા ત્યાં ગયા છો બે તમને શું કહ્યું એ જાણે કે આ લાઈન ના માણસ છે એટલે એના હાથમાં ચોપડી આવેલી આજે કાંદી વાલ પાણી લાવે પીવાનું વાણી હોય નઈ ગયા કોણ બોલે કોઈ બોલી શકે નઈ બધા દાદુ વાર્તા છે બધા આખા બધા કડક લખ્યું છે કારણ કે અમે નિષ્ફ્રહી એટલે જેમ ફાવે એમ લખીએ અમારે જોયતું નથી એટલે જેનું જેમ કઈ તમારી ભૂલ કરું છું પ્રહાર નથી વૈષ્ણવ તો ગીતા તરીકે આરાધન કરે છે એટલી જગ્યા ને જોયા ગીતા આરાધન કરે છે વૈષ્ણવ તો ચાર પોણા બરાબર છે આલુ પર પૈસા દેજે કામ દેજે ને મેન ગુરની વાને નીકળેલી બહુ આલુ પર ક્યારે વિજે ચાલું છું સંતો કઈ છે લસ તો છે આલુ માં કેનો આવડે ને મારી કોણ બળવર બળવર બોલાવવાનું છે જતો થોડા વખત પછી થયા શરૂઆત દૂર પડે છે બાકી એનાથી દરરોજ કાયમ ને માટે ભીડ રહે વારા પર બધે સારું એટલે આ બધે જુદું જુદું વારા પડતી બધું સારું નઈ એ તો સારું જ છે બધા લાભ મળે અને વ્યવસ્થિત ની બહાર નથી ને કદું જે થાય છે એટલે અમને કઈ નકો હોય નઈ વ્યવસ્થિત પણ દાદા વ્યવસ્થિત વ્યવસ્થિત હશે ને વ્યવસ્થિત છે વ્યવસ્થિત જ હશે ને વ્યવસ્થિત હા વ્યવસ્થિત દેખાય છે ને તેની પોતાની સા દેખાય છે એમ મારું કેવાનું નથી પક્ષપાત વ્યવસ્થિત પક્ષપાત ના હોય પક્ષપાત હા તો પછી વ્યવસ્થિત છે આપડા કરેલા કર્મો નું સો રૂપિયા વ્યવસ્થિત બોપાત આપણું જે આ અજ્ઞા ની અવસ્થા માં તન્માયા થયો એટલે અવસ્થિત થઈ ગયો શું થયું અવસ્થિત એટલે અવસ્થિત અને તેનું આ વ્યવસ્થિત કરે છે જે ઉદય પ્રમાણે જે પ્રિન્ટ થયું છે આમ તો પોતાનું જ કરેલું બીજું બાંધી અવસ્થિત થયેલું તે જ વ્યવસ્થિત વાર્ષિક કોઈ નવું કશું ભાલેવું ઘર નો ઉદય ઉદય પ્રમાણે એ અવસ્થિત ચિત્રપટ છે જે પછી કર્મ ફળે એવી રીતે છે અને અહીંયા આગળ શું કહીએ છીએ આપડે અહીગ્યુલેટર ઓફ ધર્લ્ડ સમ છે ને એના સમગ કે વ્યવસ્થિત થતો થતો બઉ ટાઈમ કર્મ પરિપક થવો જોઈએ આપવા માટે લાયક થવું જોઈએ એ બધું એના હાથમાં વિસર્જન કર્યા નઈ એ બધી નેતન આપણે તમે અક્રમ કેવી રીતે કરી શક્યા કે તમે અક્રમ કઈ રીતે કરી શક્યા ક્રમ પ્રમાણે ચાલતું હોય છે ક્રમ પ્રમાણે ચાલતું હોય તો અક્રમ કેવી રીતે કરી શક્યા વિજ્ઞાન આક્રમ છે જ્ઞાન છે આ વિજ્ઞાન આક્રમ એટલે વ્યવસ્થિત છે એમાં તો આક્રમ થાય જ નહીં હા તો વ્યવસ્થિત ના આધારે જ આક્રમ નીકળે છે મેલું વ્યવસ્થિત અત્યારે માર્ગ કારણ કે એનું ગેજમેન્ટ સડી ગયું છે મન વચન કારણો યોગ એકાત્મ યોગ હોય તો ચાલુ રહે પણ આ તો મન માં હોય વાણી માં બોલે વ્રત ભગવાન મારી સુધી એકાદ યોગ હતો બધા દરેક સૂર્ય ગ્રહણ છે અને એમ કે સ્ત્રીઓ દિવસ હોય ને તેની અંદર કામકાજ કરતો આ દ્રષ્ટિ થી દેખાય છે ગ્રહણ બધું ગ્રહણ ગ્રહણ એ બધા ગ્રહો ફરિયાદ કરે છે બધા આપણને આવું દેખાય છે આ દ્રષ્ટિ રોગ છે બધો કેવું છે ગર્ભાવસ્થા હોય ને તે છોકરો નું ફળ તો મળે છે આઠવાની છે ને એ શ્રદ્ધા નથી એ સાંભળ્યું છે મા બાપ કે એટલા માટે આ લોકો સાયન્ટિફિક રીતે આપણા લોકો આપણા લોકો માટીના વાસણ ખાવાનું કરતા હતા હિન્દુસ્તાન બધે શું કરતા હતા ખાવા પાર કડી બધું એમાં કરતા હતા ને કે એ લોકો બબેટ ઇન્ટરનેશનલ હોય ને તો નાખી નાખી દેવું ચોખ્ખું પણ કાઢી પેલા તો નહીં તો કાઢે એવા નતા પંદર વર્ષ પંદર વર્ષ ચાલે પંદર વર્ષે આ લોકો કેન્ બંધ ના આપે એટલા મને બધું હોવા છતાં વાતાવરણ ની અસર તો થાય છે અસરવાળો થઈ જાય નહી તો અસર થી રહી જાય આપમાં તેવો નથી જ્ઞાની પુષ્પા જાણી લીધો હોય નહી તો મનમાં બધા વિચારો ખોવાઈ જાય છે ગ્રહ રૂપી હતા કેવા ગ્રહ તેનાથી તું ગ્રહાયેલો હતો અને એ ગ્રહ રૂપી હતા એ જો તું કરિગ્રહ એ કે છે શું કે છે પરિગ્રહ હા એ ગ્રહ છે પરિગ્રહકાર થયો પરિગ્રસ્ત છે પરિગ્રહ એને કહ્યું છે લોક સમજ્યા એને પરિગ્રહ કરિગ્રહ થયો કોઈ ગાર ભણી તો એ ભણી એ બધું પૌતલિક ક્રિયા છે અને નૈનિતિક શાંતિવાલ ના હિસાબ માં હોય તાર પેલો છે તે ઉદય કામ શાંતિલા હોય એટલે કિંચિત માત્ર પરિક્રહ ના રે એવો અમે શુદ્ધાર્થના તમને બતાવ્યો હવે એને જેટલો ભાનમાં આવે એટલો તમને લાભ થાય જે આત્મા આપ્યો છે એટલો જેટલો ભાનમાં રહી શકે તેવું આપડે કઈ નાટક જેવા ગયા હોય અને દેખાયા કરે શુદ્ધાત્મા નું ભાન થાય પછી તમારા વિચાર મારા વિચાર આના વિચાર બધું દેખાયા કરે આજ્ઞા રહે ને શરૂઆત થઈ પણ આજ્ઞામાં રહે તારે માણસ ના રહેવાની તોય પણ ના રહેતા મારેપાય પણ એવું દર્શન તમે ધક્વું પ્રાપ્ત થઈ ગયું કે હાજર છે થોડા માણસ અહીં કોઈ હાજર છે કે છે કે છે એ છે પણ કોઈ નામ ના થાય કારણ કે તમારી દ્રષ્ટિ તમને ઓળખાય નઈ અમારી દ્રષ્ટિ થી ઓળખાય તમારી તમે માફવા જાવ બુદ્ધિ મારફત લડે નહી તમારે આપડે યોગ્ય હોય તમારા માટે બુદ્ધિ નો આંકડો નીકળી દે ત્યાર પછી અમે બરાબર જેટલું અમારે માટે યોગ્ય હોય એટલું જ અમારે કરવું જોઈએ અવરો જરાક દેખે શંકાભાઈ અવરોધ ભાઈ તો એવું છે બરાબર છે આપડી વાત માત્ર જોઈ ને જોયે એ વાત મુદ્દો છે અમને ભૂલ ના દેખાય હવે એમ જાણીએ કે આ માણસ ભૂલ પોતાને દેખાય છે કેમ એ દેખ્યો એટલે મારે જેવો થઈ ગયો ભૂલ ભાગી અને ભૂલ જોઈ એમાં ફેર ફ્લસ છે અમારી ભૂલ ભાગી ગયેલી છે બધું કઈ બધા સરકો હોય છે અને હું હજી એક સવાલ પૂછું ક્યાંથી સમજાય ના બાજુ સાઈન મહિના રહ્યા ને ભગવાન માહિતી ગૌતમી કે ગણધર જેવી દશા હતી હવે અત્યારે અમારી ગેરહાજરી માં તો અમારી હાજરી માં તો બઉ ભાવ ઊંચું મળે ને નિરંતર સેવા સાધન સેવા અને આખું લડવા મારી આમાં આચાર સંહિતા આપેલી કે સવારના પર માં ઉઠવું બધા કરવા પછી પ્રતિગણ કર્યા પછી દાતંગ કરી ચા બા માટે શુદ્ધાત્મા જોઈ અને પછી શુદ્ધાર્થમાં જોતા જોતા પાકું આપવાનું એવું બધું અમારી આજ્ઞાપૂર્વક આખો દળો આતા શિક્ષા તે પ્રમાણે આખો દિવસ આજ્ઞાપૂર્વક ત્રણ મહિના પછી જ્ઞાન આપવાનું છૂટ આપ્યું જ્ઞાન આપવાનું છૂટા નથી આપી પણ એમને આપી પરબોટા જેવો કેવાય ત્યારે ઘૂટી જાય કેવાય ન જેટલું ગોળ નાખ્યો હોય એટલું ઘરું થાય નઈ એટલે એક વ્યવસ્થિત આપવાન ના વેન્શન કરે હા ત્યારે એમ કયો જગત વ્યવસ્થિત છે પણ વ્યવસ્થિત માનશે અને કામ કરવા જશે તો વ્યવસ્થિત થઈ જશે નુકસાન થશે શું કયું આપડે કામ કરે જાવ પછી ફળ આવે તે વ્યવસ્થિત એટલે પ્રસાદ કરવો જોઈએ આજે બેસી રે થશે અને પોશાક છે કેવા છે થયા તમારે ચાર વીખી ના પાછ તો તમારી પાસે અજવાડું નથી દેખાતું પણ અજવાળું તમે જેવું અજવાળું નથી આપવાનું જા લડાકા મારે પણ આપણે આપણે મને લાકા મારે છે સાંભી સજે તમારે જરાક ગુમાલ પણ છે અંદર થી સમજણ આવે અંદર થી આપડે જો નાની ભાઈ ની આજ્ઞા માં રહીએ તો આપડે હજુ છે પાણી ખરાબ થયા હતા દદુડી થયા હતા સાંભળી દે મંદ પડી જાય નવું ઉત્પાદન નથી તમારી પડતો હતો ને એને બધા તમારો પડે એ તો એટલે જંગા પડી ગયા છે બહુ બેડે જંગા પડી ગયા ગોલ સાઈટ આઈકે જો પણ આપે કંઈક મને કેજો અમારી ભૂલ હોય ને કે તમારે કેવું અમને એટલે એ લોકો બધી એકડ મૂકી દે છે એટલે એ ભૂલી ભૂલી ભૂલી અને ગોમી ના મા ભૂ મને ભૂલ બતાવી તમારે પ્રભાવ પ્રતાપ ઉત્તમ ભાઈ રાજા ને એ તો બસ તને બહુ સેવાકામ હું લાગે હા બહુ એક બધાઈ સાનું ની ને કેમ શું કહે છે હે કેમ બહુ એક બધાઈ સા ની ના બતાજે એટલે બહુ કામ થઈ જાય ભાવ કર્યા કરતા નિરંતર સમાધિ રહ્યું છે ઘણા માણસો કેવી તરફ સમાધિ રહ્યા ને એનું કેવું એમ છે તમારે સારી કરી શકે અંતે બધું કર્યાનું બધું જવાનું છે ઉપાય કરતા રહી મારી જગ્યા હોય ને જરા શ્રીમંત જરા મારી એરે જા હું આઈ પ્રગતિ ફંડાય તાલુકા લેવડે એની બેન પડી હતી ને તેના આ બધા પાછા પડી ગયા બને બેન કોની જેસી એક મારી બેંક પેનો કાગળ કારે આવ્યો છે કે મધર મારી હવે બસ બેન સાચ છે કે કે કે કે સાચ છે હવે તો લીતરા ગ્રે છે કાય પણ સાથીને ખેડ દે હે સાથી તે કે તો એ આપડે એ જ મેન મેટલ હોતી કના માસ તો બગા નાનો મતલબ એક માળ વર વિનાના હેં પેલી બળાય પર આ બળા કરવા પછી આ કે નંદલે સોની કિંમત થે આપડે એક સુતેમો ઘુતેમો બાજે મગેરી છે બોનાધાર પાપા ચાંદ પર બાજે નહોતું આપડે એક એક સુના તો પતરાક હતા સતર એ બાં ગાડીઓ વર છે આ એમો જતેયા આ બસાતે એક તો સકે આ ને કે મતલબ આ જ કે નહી પડવા એ દો હાથી બધી બહારની વાત છે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 બદલાવ તો આ બદલાવને આપણે થોડી લગન કરવા ગાયા તો પરરાહી દોર છે તો તલની દોર છે કે તો જરા પ્રગતિ થાય ને કે બદલાવ તો બદલ પ્રગતિ બદલની પડે આપણે પણ બે બેતરનો મે જુસલા કેરે તો કાબ તા બગડી જાય બસ તાહી પડી સદ ગુસન થાય સરે ભાગુદરા બગલ સખાજર પાતો આ બધારી વેટીમાં આવ છે કે બધા સાચા છે ને વેટી સુખ આપ મારા તે તો આ તો હોક ના તો કો પ્યાર હોક માર કે અધમરિયા મેમર એવન જલ ચા આજમારિયા ઘરે નથી કોઈ સંતાન એક કોઈ આજમારી ઘરે નથી પડા એ બધા રિલેટિવ આ લોકો કે આ શુભમાંથી શીખવાઓ બરાબર છે લેવા દેવા ના તેમ આ તો અનંતો તારે શુભમાંથી આ શુભ કર્યા કે કર્યું છે ને પણ શુભ થાય થયું નથી એક ના ભાઈ કેવું રામ મતલબ મરી જાવ છો બહાર નું છે બુધવાર નહીં પણ અમુક આદ માસો પછી બહુ ભૂલ કરે ને ત્યાર પછી તમે તમારે કઈ સુદી છે એટલે કે તમારા સાતામાં છે આપણા સાતામાં નથી એટલે આ જ્ઞાન આપ્યું એ બગ ના બતારે વાદે છે તો સાબ તો નિયત આપી દેવા કી વાત હતી તો ત્યારે જો બોલે આને બેજીનો પાઈ દીધું ના રે આ આગળ કિંતા કરો નહી એවත් મારવા છે એવ તો એවත් તો ખાયો ગયો આયતો ક્યો એવા પી જતો રે આવો માઈક આવ્યો છે ના હા તે વર્તમાન બસ એટલા કો ગયા વર્તમાન વર્તમાન એટલે ના તારે રે અને ઉતારા પાડ તેમ જો દે આ સંતાય બોલતો રે એક જ કરે બોલિયે છે કરે કાં પિંક એ બોલીસ નાઈ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 cambio tigre me han ido a hacer que grotea de acá se grita en comida gratis eh yo creo que es como al alrededor saya brelato vengo para acá ya llega de acá se da por masa hacia adentro no sé qué pasa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 야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야 <�itos 놀라> <놀라> <놀라> सकष्ट शकल पदार्थ से थे गए सकंत्राय द्विज्ञान जाल राइजेस से देखो डाटलो देखो जयंत्राय द्विजा से देखो डाटलो देखो અંતરાય છે પરમાત્મા પોતે પરમાત્મા છે શાનો અંતરાય શું કઈ ભૂગન ચિહ્ન ભૌગલિક ચિહ્ન ભિખારી પણ ના હોય કોઈ અવળી સમજણ ભિખારી પણ કામ થાય ૌગોલિક पर भाई इया पाले करके अबे देखना पड़ेगा तो ही तो हम अबे बेटा का पता करूंगा मैं और चला रहे हो बस चले हो वहां पर वन में भी बस पर कुछ पूछिए वो पर मालूम तो है वो कैसे बोलो मैं तो हूं तुम और तुम चले गए यानी किराए पूरा खाना है तो चलो चलो अब चले जाओ तो सब ये नहीं है ये नहीं है और मोरी पे आई कभी मन नहीं था तो हम लोग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 क्या कर रही हो या आ गया चल के मांगने में मैंने शरीरों जमी के हिसाब से तो मुझे पता नहीं कि क्या पता है कि वो भी गाय वो था कि वो चला गया और मैं तो गया हूं और मैं कुछ दवा लो है मूल बात है सारे मेरे दिमाग को मुश्किल हो गई है तो मैं नहीं मैं फेरी जाके कैसे काम चलेगा क्या कर रही हो तुम आदत से Então ele meteu lá que mal não, daí foi ele chutar. Ele disse: "Tamo bem, não tem nada, você vai ter que tomar no pé." Aí ele que morre, vamos lá. Ele não nem dele. Ele não gosta de bater para nada. Ela falou: "Ele ele, eu não sei o que eu quero." Ele tá achando que ela nem sabe o que poder fazer, entendeu? Só que ela vai adiar a mulher. Isso já. Aí tá dando uma virada de chave. Hum. É cara, eu vou bater aqui. Podia poder, mas ela tem que ter para ralar. E gabar que não vai dar para mexer.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 Oh, I want to. It is bike to have me right. However, they are taking away the way. They go away. Oh, I want to.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 yeah <laughs>